જમીના લોકો એવું માનતા હોય છે કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ આપડા યોગી લોકો નું આપણા ઉપર જ નથી યોગી કોને કેવાય છે આપડા લોકો તો દેહ ના યોગી ને યોગી દેહનો યોગી વાયનો યોગી મનોયોગી બધું આત્મયોગી ની યોગી કેવાય